તમને થયેલું નહીં નહીં ક્યાં થાય છે સાચું જ્ઞાન અને સાચું દર્શન હા સાચું જ્ઞાન કયું જ્ઞાન દર દર્શન છે તમારી પાસે દિવ્યકાંડ છું એવું તમે જે માન્યું તે દિવ્યકાંત શરીર નું નામ છે નહી કે તમે છો એટલે તમને રોંગ બિલીફ બેઠી આ શું બેઠું ખરેખર ના હોય ને પોતાને પોતાની ખબર પડે હા એટલે હું દિવસ રોંગ બિલીફ બેઠી છે ને હમજાઈ બોલે છે એટલે રંગ બિલીફો ઘણી બેઠી છે માસી થયું બેન કે મારે આ બધી રોંગ બિલીફો બેઠી છે કેટલી બેઠી છે રંગ બિલીફ એટલે મિથ્યા છો મિથ્યા શ્રદ્ધા સાથી શ્રદ્ધા સાથી શ્રદ્ધા એટલે અમે તારે રાઈટ બિલીફ બેસાડી આપીશું રોંગ બિલીફ ફ્રેકચર કરી આપીશું એટલે રાઈટ બિલીફ તારે કાયમ નિમ નો કાયમ માટે ચિંતા ફરી ના થાય એવું જોઈએ છે ચિંતા વાળું અને કર્મ ના બનતા એવું જોયે છે કર્મ બનતા એવું તો એવું કરી દીશ કર આજે પૂછવું છે લખી લાલજે અને આ કરજે શું ભરત ચક્રવર્તીકરા પિતા શ્રી ભાઈ હતી બે સાઈન નોકર રાખવા પડેલા આઠ આઠ કલાક ડ્યુટી વાળા તે ચોવીસે કલાક પંદર મિનિટ થાય એટલે બોલે ભરત એટલે બધા રાજા ચેતી જાય અને તમારે તો નોકરો રાજા પછ નોકર રાખે આપડે શીખે જો બાપુ સંસાર માં રહીએ છીએ ભણીએ છીએ કરીએ છીએ સારા માર્ક લાવીએ છીએ નંબર સારા નંબરે પાસ થઈએ છીએ આ બધું આપડે જે કરીએ છીએ એ કોણ કરે છે જીવ કરે છે કે આપડે કરીએ છીએ આપણે રાત્રે હાડવો ખાઉ છું બધા હાડવો હાડવો નથી ખાતી દૂધ લાગી બરાબર હા રાતે ખાઈ અને પછી થોડું દૂધ પીને રાત્રે સુઈ જવું પછી અંદર કોણ તપાસ કરે છે પછી ખાધા પછી કોને સોપ્યું છે પાસેક રસો નાખે છે પછી બધું હલાવે છે વલો બધું કરી અને પછી હિરોઈન જુદું કાઢે છે કરે છે બધું બાળકનું દૂધ પણ જુદું બાળકનું દૂધ કરવાની વ્યવસ્થિત વ્યવસ્થિત શું કરી રહ્યું છે જોયા કરવા તારે જોયા કરવાનું વ્યવસ્થિત કરે છે હું પણ જો મળવા નાખ્યા પછી કેવું મહિના આવું આવું ડાક્ટર નું આપ્યું હોય ને તો ડાક્ટર ના આવડે પુણ્ય તમે કહો છો ઘણા લોકો ને પુણ્ય હોય છે પણ પુણ્ય નો લાભ આમાં જો ના પરિણમે તો તો પછી એનો અર્થ જ નથી ને આખી જિંદગી બિફ માંગી છે ને એવું છે ને પરિણામ ના પામે જોઈએ ને હા હા અને માય ભેગા થાય ત્યારે મોપુ થાય એ બાજુ ની વૃત્તિ રહ્યા થાય પુણ્ય ને ભાવ બે ભેગા થાય તારે ઉત્પન્ન પુન્યુ કામ જેવું છે બે પ્રકાર ના પુણ્ય એક પુન્યાનુબંધી પુણ્ય અને એક પાપા અનુબંધી પાપા અનુબંધી પુણ્ય હોય એ આપણને ભૌતિક સુખમ કેમ પ્રાપ્ત થાય એનો રસ્તો દેખાય પુણ્યા નું બંધી પુણ્ય હોય ત્યાં રસ્તો દેખાય એટલે આ રસ્તો દેખાય પુણ્યા નું બંધી પુણ્ય નું બંધુ બંધાય પુણ્યા નું બંધી પુણ્ય કેવી રીતે બંધાય પુન્યા ની બંધી પૂર જે લોકો સંતોષી સાધુ આચાર્યો હોય જ્ઞાની માણસ ને સંતોષ જ્ઞાની સંતોષે એવા લોકો એને ભાવ થતો હોય તીર્થંકર ભગવાન ઉપર ભાવ થતા હોય તો પુણ્યા ની બંદી પુન થાય અને એના આખરે માં મકાન બંગલા મોટરો સાહેબી જગત માં ભાઈ અરૂણ ભાઈ એક મને પૂછો કે આ જગત માં શું વસ્તુ હશે સુકા નું થોક લાભાવવા તક ના જેતું ઘણી લોભો કોઈ શકું પૂરણ ગલન પુરણ ગલન પછી ભોજનાલય ભોજનાલય અને શુદ્ધાત્મા પાંચ શબ્દ માં બધું આવી જાય છે અને પછી નાખી દે છે તારે શૌચાલય સિગરેટ પીતી ભોજનાલય નાખી દે શૌચાલય આ બધું શૌચાલય ભોજનાલય એ જગત માં કોઈ છે નહી અને શુદ્ધાત્મા છે નહીં પાંચ વસ્તુ બતાવી નકામ ગામ આયેલ કર્યા બધા ડેકોરેશન બધા અને મોટા શાસ્ત્રો બનાવ્યા તો લોકો આ શાસ્ત્ર માં મુજ કામ કઈ કામ રહ્યું ભગવાન કે કપડાના હતા એની એના ઝઘડા ચાલ્યા એ કોમ હાથે કોમ છે કપડા હોય કે ના કપડા હોય આપડે તો આસપાસ હાથે કોમ છે એટલે આપડે તો મૂળ માં ટૂંકા આપડે શું બીજી ભાગ્યા ઉતર્યા નહીં પાર જ ના આવે બહુ કઈ નવી જાતનું હોય ત્યાર કે અત્યારે બધા લોકો બધા છે ને પ્રત્યક્ષ વિસ્તા દેખાય છે લોકો ને જોવી હોય એવી તે ઉપર કમર છતાં વરસાદ ખુબ વરસાદ છે જયારે ઉપર બહુ બહુ જ ઉત્સર્ગ કયા ઉપસર્ગ એટલે બહાર થી દુખ આપે તે અંદર થી દુઃખ ઉત્પન્ન થાય અંદર નું દુઃખ તો ભગવાન ને હોય નહિ કઈ આ બારથી દુઃખ ઉત્પન્ન કરવા માંગવાન ને ભગવાન આટલે આવ્યું કે ધર્મેન્દ્ર દેવ ગાડી પર સમજી ગયા શું ત્યાં તો ચાલો ચાલો દેવજી તૈયાર થઇ જાવ કે ભગવાન ઉપર ઉપસર્ગ થયો છે દેવીઓ આવી દેવી કચ્યું જોઈ ગયા ધન્દ્ર આયા છે અને પેલો શું કરે છે છતાં ધ્ર આખો ઉપકારી હોવા છતાં राग नहीं बड़ा तीर्थंकर हलकात लाभदायी भाई तीर्थंकर लाभदायी फिर नहीं हो तो आ तो स्वरूप आप Madre tío, me voy a un nivel final y yo.